આ જમાના માં કોઈના હાથમાં નથી હું પોતે છું સાધીન છે હું પુરુષ થયેલો છું એટલે મારી પુરસ્દ થઈ જ છું શું છે અને આ પ્રકૃતિ પુરસાદ થઈ જ એટલે પ્રકૃતિ હંમેશા પ્રહારના હાધીન જ હોય રખડતી પ્રાર્થના રાજી નોજવે હોય અને કોઈ ઓળખાણ વાળા રાતે અને ચંદુલાલ ચંદુલાલ કે ઘર આવે તો પેલા શું ગયા ચંદુલાલ ખાનદાન બેઠો બીજા બધા ના થાય તો આપડે શું કરવું પડે આવો વધારો સુભા બેસાડીએ છોકરું હોય છોકરું દરેક વખત આવું નથી થતું ના એ તમને ના થાય બીજા લોકો દરેક માણસ હોય એ પુરસાદ છે એ એ એ આવતો બગાડ્યો ને તમારી શું ભાવના છે તમારી ભાવના પુરસાન એટલે જન્મથા મારા જન્મે છે એની સાથે પોતે જુએ છે જોતાની જન્મતાની સાથે નાની પુરુષ પાસે સમજી લે તો આજે આ ચોપડીઓ માં કશું ખાય નઈ ચોપડીઓ નાની પુરુષ ચાર રીતના ઉપરી હોય તો ચાર રેદ નું પુસ્તક માં હોય ને પુસ્તક માં હોય એટલે દીવાલ દીધી આ કોણ તો વાત કરે છે આપડે વાત કરે છે એટલે આપણે તમે શ્રોતા છો અને હું નાતા દસતા છું આ સૂટી આપડે પણ વાગી રહી છે અને મારી વાર નોંધ રહેશે આ થશે સાયન્ટિસ્ટ નતો નથી જોઈ ને કઉ છુ માટે કઈક ઓરિજિનલ સાધન થવું જોઈએ સાંજવામી જાય તમારા માં ઇલેક્ટ્રોમેગ્નેટિક સાંજવા જાય પણ એમ કે અભજસ્ત વાળું કામ કરે તો અભ્યાસ મળે શું થાય એવું તમે યશનામ કરવા જાય ભાવના ઠીક છે પણ અમે અમે વૈજ્ઞાનિક રીતના પાડીએ જો અમે અપાએ તો લોકો લાભ ઉઠાવે લોકો ભાવો કે અમે ચમત્કાર કરીએ છીએ અમે ચમત્કાર ઉડાવી દેવા માંગુ છું કે વર્લ્ડ માં ચમત્કાર થઈ શકતો નથી चमत्कार चमत्कार हो तो, तो, तो, ग़े दुण दुण तो था। था। नहीं आका चमत्कार को व्याख्या करू तो कहवा एक मनस चमत्कार करे तो बीजो कोई करके नही જાદુ ના ખેલો છે પણ એ તો હાથ ની સફાઈ છે કેટલી હાથા લાગી હોય તે સુધી અને વિજ્ઞાન થી ચમત્કાર કરવા એ લોકો એમ મા હું તમને એક વાત કઉ હોય કાગળ એની આમ કઢાઈ બનાવીએ કઢાઈ અને તેને સર થાય ભરી જાય તો એની ભજી ઉતારી બે બધા નું નહી એ બરાબર છે એટલે આજે વૈજ્ઞાનિક લોકો આપણા જે બધા તત્વો છે એટલા માટે તમે કરો ને પ્રૂવ કરો તો હું બી એ રીતે કઉ થવું જોઈએ એ તો આપડે આભાર ત્યાં તમારો એક મહાત્મા હતો ને એક માણસ જ્ઞાન એટલે મારે જ્ઞાન લેવું હતું પણ આ નહીં લેવું કે સમય ના લેવ તો એમને નુકસાન નથી કર્યું શું કહ્યું પણ તું આ નામ પર જ નથી લેતા એ ખોટું થાય છે એટલે આપડે અમારો એક મહાત્મા હતો તેને શું કહ્યું હું માનતો નથી ચમત્કાર માં પણ તું મને કે શું ચમત્કાર કર્યા પછી આમાં એક છોકરા ને આત્મા સાથે દસ પૈસા નો પૈસા આપ્યો દસ પૈસાનો પૈસો એને હાથમાં જળવાનું આપ્યો પછી દિવાસી થી આમ આમ આમ આમ કરવા પડ્યા દિવાસી થી દિવાસી થી આમ આમ કરવા પડ્યા બે વખત દિવાસી એટલે પેલા છોકરા ના હાથમાં પૈસો હતો ને જે દસ એટલો બધો ગરમ થઈ ગયો એટલું બધું ગરમ થઈ ગયો એટલું બધું ગરમ થઈ ગયો નીચે પડી ગયો નથી કેમ લાવ નાખી દીધો આટલો બધો ગરમ ધોધ ખરા હરાય ને હાથ ને મેલી છે તે ઘટ્યા પછી થોડીક થાય દસે પાંચેક મિનિટ થાય ખુબ ગમ થઈ જાય દિવાળી એવા ચમત્કાર કરી બતા માણસ છે મોટા ડાક્ટર હતા ને એ બહુ જણા લોકો મુંબઈ માં બટબટાડ્યું મને શું દુઃખી થઈ ગયું છે ટીપા ભર આવી ગયું બે આ તમારી બધી તમારી લાતારી આમ કરી નાખી ગયા હિસાબ છોટો કરાયો લાતારી તો જુઓ ઊંઘ આવે છે ઊંઘ લાવતા નથી ઊંધવાની શક્તિ જ નથી ઊંઘ આવે છે ઉઠવાની કોઈ આમ શક્તિ નથી અમથા હું આ ઊંઘ ઉઠાય છે શું થાય અમારે અનુભવ થાય છે બે દિવસ ની મહેમાન છે માટે તમે અહીંથી અમદાવાદ લઈ જાવ એટલે પેલા કન્યાણ મંદિર થયું કઈ છે તો દાદાજી દર્શન તો કરાવી દે એટલે મને કહેશે બોમ્બે હોસ્પિટલ માં આવશે થોડી દર્શન કરવા માટે લોકો આવું હું ત્યાં ગયો એટલે ભાઈ થી અલગ જોતા દાદા ભગવાન ચાર વર્ષ પછી કૃષ્ણ ભગવાન અને અર્જુન કૃષ્ણશ્રી બરાબર કૃષ્ણશ્રી ધર્મ એ છેલ્લો ધર્મ કેવાય से में दादाजी आपने एक वाक्य दीजिए एकदम एवं बोल पड़ी जता अपने कल्पना મારો એવું છે બધા ઘર્ષણ થાય એટલા માટે બધા બોલી ગયા ઘર્ષણ કરવાની જરૂર નથી આપનો એપ્રોચ આપનો એપ્રોચ અદભુત છે હું નાનપણમાં બધા અમારા પણ કાકા બેન ને પીયો મતો નિરગલ પાપ બત થા તેલે નિરગલ બેઠા વાત કરીશું જો દમ દમ કહી દે મારી દીક લાગે થાય કહી દે ન તો ડાકળો ન થાબે છોકરા ક ગરીબાર કે મજા ન ભેલે એ આલીન જમી કે આવે જા હળિયા પાડી કી તો તો કામ આ ભાવ માં તોવો પડે ન મને બઉ સારી લાગે છે નાટકીય ભાવ માં તો કોળા જુઠું બોલવું પડે ને મારી પાસે સુધરવાનું ત્રણ જુઠું બોલે સુધરવાનું બોલો સુધરવાનું ત્રણ જુઠું જે મન થઈ ગયું દાદાજી હું ભણતો હતો ભણતો હતો ત્યાં સુધી મને યાદ નથી હું જુ અને એન્જિનિયર બન્યા પછી ગવર્મેન્ટમાં થોડી સર્વિસ કરી અને જો સરકાર કનેક્ટ કરી ગઈ છે. ના જમાણું લઈ જતા ને ના લઈ જાય કોઈ ના લઈ જાય. હે? જમાણું તો બહુ પાકા હોય. પાકા હોય. લઈ ના રે. લઈ ના રે. તો જઈનો લઈ જ તાકા. લઈ જ ને ના લઈ જાય દાદા હવે. હવે ના લઈ જાય. એ થઈને જ એટલે જ લઈ ના લઈ જ હાલ. ના લીધા પછી ના લઈ જાય. ના લીધા તો લઈ ના લઈ જ તો લઈ જાય. પ્રશ્નો બહુ સુંદર હતા પ્રશ્નો રાજકારી કયા પાયે બધા ના ઘર ના બધા કેટલા માણસ ઘરમાં છોકરાઓ છોડી બધા પ્રંતિયનો સવલ ના ટીગડો ઉદ્યોગામી 150000 ઉદ્યોગામી 50000 ખબર ના પડી એટલે એ વીડિયા છે હમ એનો એટલો দাম છો એવો એને મિત્ર નથી આપ્યો આપી સદ્યદનસ હ એ બધી રા ન <try> <laughs> માન્યતાઓ માન્યતા એની માન્યતા પોતાની માન્યતા પોતાની માન્યતા એમને ઝાડ છે અને એ ઝાડ જ અંદર રહ્યો છે એ માન્યતા થોડી નાખે તો પેલા પ્રવીણ ખેતી છુટા થાય તમે છૂટા થઈ ગયા ને ઝાડ માં છૂટી ગયા અમુક કેટલું બેલેન્સ આપે ત્યારે અંતરાય પૂજગલ છે અને આપડે ચેતન છેવટે ચેતનજી છે कहीं बातचीत करो मान्यता अत्य पूछू के विचार के कोई <laughs> આપણી જોવાની દ્રષ્ટિ છે તે અમુક હદ સુધી ની નક્કી છે આપડે સામે જોઈએ છે તો દસ હજાર વીસ દેખાય છે બાકી સંસાર પ્રભુ આપણે જોઈ નથી વાત તો સાચી છે જો હું બધું જ જોઈ લીધું તારા તો પછી હજારો જાતના અંતરાયંતરાય હોય બીજા બધા હોય કારણ કે બીજી ઈચ્છા સંપૂર્ણ ઈચ્છા પૂર્વક છે પ્રાયોરિટી કરી બીજામાં પ્રાયોરિટી છે અને માન્યતા બધી બધી જ માન્યતા જેટલી આ દુનિયામાં છે બધી જ માન્યતા બંધનકારી છે માન્યતા માત્ર બંધનકારી છે કેટલા પગ ચડી ના નથી કે આવું વાત થઈ હતી કે ભગવાન કેવી છે હું તો માણસ સિવાય ભગવાન નથી આપ છો તો ભગવાન છો હા બરોબર ભગવાન નથી માણસ વગર ભગવાન નથી બાકી રહ્યું એ રીતે આ ભગવાન માણસ માંથી તૈલા છે અને માણસ જન્મ પેલે જન્મેલો છે શું છે એટલે મને કેટલાક કહે છે તો કૃષ્ણ ભગવાન તો નહીં જન્મેલા હોય ને એટલે કૃષ્ણ ભગવાન ના જન્મેલા હોય શું કઈ ઉપર થી પડ્યા ત્યાં કેવું માણસે કલ્પનાઓ બધા જન્મેલા મારા પેટે સજ ને અવતાર ધારણ કરે છે કોઈ અવતાર કરે નઈ મારા પેટ આવવાની ઈચ્છા જ કઈ કરે ને સમજ ફરજિયાત આવવું પડે જે અવતારી પુરુષો ને ફરજિયાત આવવું પડે ને જ્યાં સુધી અવતા પૂરા ન થાય ત્યાં સુધી ફરજાતા છે બિલકુલ અમારે તો કોઈ પ્રશ્ન નથી કોઈ શંકા નથી અમને તો બસ જોયા આનંદ થાય છે દર્શન કરવાથી ખુબ આનંદ તૃપ્તિ થાય દર્શન કરવાથી ખુબ આનંદ થાય બઉ થઈ ગયો દર્શન કરવાથી ઘણો આપણને મને તો એક જ વાત લાગે છે કે શંકાશીલ પ્રાણી જે હોય જેના મનમાં શંકા હોય એ કદી મુક્તિ પામવાનો નથી જગત શંકા થી શંકા ઉભી થાય છે બુદ્ધિ અમારા બિલકુલ ના ભાઈ એક સેન્ટ પણ બુદ્ધિ અમારા ના ભાઈ અમે અબૂત લખીએ છીએ પુસ્તકમાં લખ્યું છે અભૂત છીએ અમે અભૂત છીએ બુદ્ધિ હોય જોખમ છે પણ બુદ્ધિ જરૂરિયાત છે જ્યાં સુધી આપણે માર્ગ પાડ્યા નથી ક્યાં સુધી જરૂરિયાત છે કે મેળા પર ચડ્યા નથી ત્યાં સુધી મેળે ચડ્યા પછી તેરગેસની જરૂરિયાત આપણને નથી એ તો તો મેળે ચડી ગયા એટલે અમારે ક્યાંય જરૂરિયાત રહી નઈ એટલે બુદ્ધિ આપો બંધ થઈ ગઈ करता भाव है बढ़ी जात करता भाव करे આ સંસારમાં દખલ કરી હોય તો કરતા ભાવે નઈ તો કરતા ભાવે દિવસે કરતો નથી થતા પોતે કે છે હું એ કર્યું એનું નામ પોતે કરતો નથી પણ એને ભ્રાંતિ એમ લાગે છે કે આ હું કરું છું એનું નામી ગયું એમ ભ્રાંતિ થી એમ લાગે છે ખરેખર કરતો નથી પઝલ સોલ્વ ના થાય ત્યાં સુધી આ પઝલમાં જગત આખું ડિઝોલ્વ થઈ ગયેલું છે આ પઝલ માં જ થઈ ગયેલું છે આપડા હાથમાં શું ઈચ્છા ના હોય તો જન્મવું પડે ઈચ્છા ના હોય તો મેં કરવું પડે જે ભગવાન સિમંદર સ્વામી બિરાજે છે ચોપડી મેં વાંચી પરંતુ કોણ કોઈ એવી વાત કહો કે જેનાથી અમારે મનમાં શ્રદ્ધા થાય એ વર્તમાન તીર્થંકર છે એટલે તીર્થંકર એટલે શું કે જે આખા પૂતગલ ના સ્વામી પણ પૂતગલ નું સ્વામી પણ છૂટા પણ ભાઈ બેન એ ભૂતગ જોયા કરે ભૂતગલ શું કરી રહી છે જાગૃતિ બીજી વસ્તુ નથી ખાલી સંપૂર્ણ જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ બધું જ જોઈ શકે હવે જોઈ શકાય આપણા લોકો શું છે કે વાંચી દેખાય એવું જોતા હશે કેવું ને સમજે ને એ તો આમ ઘડો હોય ને તો ઘડો એની માટી રૂપે શું હતું માટીમાં પછી શું થયું કેવી કેવી અવસ્થાઓ બધી થઈ એ બધી અવસ્થાઓ થતા થતા જોઈ આ ઘડો થયો છે આવી અવસ્થા તૂટી જાય તો પછી થાય છે શું થશે એ બધી અવસ્થાઓ જાણાય દરેક વસ્તુ દરેક તત્વ दिखा है कदाई कले योगा तो योगी जो शक्ति थे स्पूर्ण ते खमी नहीं सकती स्थिति सामान्य जाएगा પછી એનો પરમાનન્ટ પણ આવે તો એનો સુધારો એટલે તમે કેટલા પ્રકારના યોગ દુનિયામાં એક તો દેહ યોગ ચક્કરો ઉપર ધ્યાન દઈ તમે કયો કરો છો તો છે ને આપડે ध्यान हाँ जी ए परंतु साधक तरीके उत्पन्न ध्यान विपक्ष આપ્યું <laves> <laves> <yeah>. <observing> <estimates> જીવ કોને કેવાય જે જીવે મરે જીવે મરે જીવે પછી મરી જાય જીવ કેવાય શું બરાબર હવે તમે અત્યારે પ્રવીણ નામથી જ બધો તમારો વ્યવહાર બધો કરો છો પ્રવી અપમાન કરે તો તમને અસર કરે ના પણ થઈ પણ થાય છે એટલે તમે પ્રવીણ બીજ છો નક્કી થઈ ગયું હાજર બીજું કઈ શોધ નહી તમે શું પ્રવીણ બીજ છો એ નક્કી થઈ ગયું હવે જે તમે પ્રવીણ બીજ છો એમ પણ એડજસ્ટમેન્ટ છે બરાબર કારણ કે નામ તમારું પગલું વિશે નહીં માય ને હું કોણ છું જાણવાની જરૂર કોણ છું રિયલાઈઝ થઈ જાય એટલે પરમાનન્ટ પણ આવી જાય પછી પરમાનન્ટ ધ્યાન થાય ચોરી છે કલાક નિરંતર ધ્યાન રે સંસારમાં રહેવા છતાં અને મહેનત કરવા જ ના હોય એમાં અને ઉડાવી દીધેલો છે શું દુર્લભ યોગ છે આ હું કોણ છું જાણું એ બઉ મોટો દુર્લભ યોગ છે એ આપડે અહિયાં સહજ પ્રાપ્ત છે હા બધા એ જ જાણી બેઠા લાગે બધા ઓબ્ઝર્વેશ છે માલકી ઓબ્ઝર્વેશ માલિક નથી કોઈ હા વાણી વાણી કોણ બોલે છે મારી જોડે પ્રવીણ જોડે વાણી કોણ બોલે છે તો પછી આ બે હજાર આપે બે ના થઈ ગયા એવું નથી આ કોણ બોલી રહ્યા છે કઉે ઓરિજિનલ ટેપરેકડ બોલે છે આ વખત ઓરિજિનલ ટેપરેકડ છે તમે શ્રોતા છો હું નાતા હું જ્ઞાતા તું કે આ જે વાણી તમે સાંભળી રહ્યા છો એ માલકી યોગની વાણી છે એટલે બિલકુલ પોજનસ નથી એવી વાણી છે માલકી વાળી વાણી બધી આપણે સમજમાં આવ્યું હાજી જેનો માલિક છે હું બોલું છું એવું માલિક છે જેનો એ વાણી પચનસ ભાઈ અને પાય ત્યાં આગળ આપણું પૂરણું કામ ના થાય બિલકુલ માલકી યોગની વાણી હોય તો જ છે તે એટલે હવે લાભ લેવું કોણ છે જાણી લેવું એ યોગ કરવો છે આ યોગ ટેમ્પોરરી યોગ છે એ પરમાનન્ટ યોગ ને શું કેવાય આત્મયોગ સમજ ને પેલો મનોયોગ કેવાય મનોગ બરાબર બેન ને કુ કે આપો मुक्त थोड़े असल आ बन हाथी एमने हाथी पड़े वक्त मारू मन प्रसन्न रहे आज स्थिति में तेरे आदांत तमु खरु मार जन जीवन में जलवाये थोड़ी लगत अत મારી નાખું નથી મારી નાખુ થાય ખતા નથી બ્રહ્મચારી જે લોકો છે એના કૌ થી પહેરણ થાય નથી પહેરતા એને ખરાબ નથી આવતા કરું મૂકું છું આવો વૈરાગ્ય દુનિયામાં હોય ને લાગજન બધી મિલકત આપી દો કારણ કે મારી જો ટેકારીકાર થયા હું તો એકલો જ હતો પણ બધા ઘણા ટેકા થયા હું પણ આ જગત તો ફેરફાર થવો જગત જે જગત અત્યારે મારફેઠિયા ગરીબ કિમારી બધા એવું ના હોવું જોઈએ શું અને એક ચિંતા થાય આ બધું ચિંતા એવું નથી જ્ઞાની બહુ ચિંતા કરે આક્રમ વિજ્ઞાન જગત ની બુદ્ધિ તો લિમિટેડ છે અને આક્રમ વિજ્ઞાન અનલિમિટેડ છે શું છે અને સિદ્ધાંત છે તો જ વિતરાક વિજ્ઞાન કહેવાય વિરોધાભાસ નથી ત્યાં આગળ વિતરાક વિજ્ઞાન નિષ્પક્ષ